મન વચન કયા તાબે જ નથી વ્યવસ્થિત તાબેત છે સ્થિર થવાની એટલે સ્થિર થાય તે આપડે જોયા કરવું નહીં તો દોડધામ કરી એ સ્વાભાવિક રીતે કરે છે તે છે સ્વતંત્ર છે અંદર પણ આધીન પડે ને જય સચિદાલ ચારિત્રો પાછળ દર્શન ચારિત્રો કરવું આપણે અહી તો આજ્ઞા પાડે ને સંભવ નિકાલ કર્યો એટલે ચારિત્રો એવું અંદર હું ચારિત્રો નું રહેતું જ નથી ચારિત્ર મો લાખ વર્ષે ના જાય ઝાડના ઠૂટા જેવું થઈ જવાનું કેવું ઝાડનું ઠું હોય ને વગરનું પાણી વગર કેવું થઈ જાય તારે દાડો વે ચારિત્રમો આપણે શું કહે છે આજ્ઞામાં રહે બઉ મોટું જાય છે આ દુનિયામાં જેટલું જેટલું દેખાય છે આ જેટલું ક્રિયાઓ જાનવરો બાંધવરો માણસ ને મધરાધુ ક્રિયાઓ બધું જ ચારિત્ર દર્શન મોહ એ જડે નહી ચારિત્ર મોહ જ છે એ પરિણામ ચારિત્ર કહેવાય ચારિત્ર મોહ કેવાય પેલો દર્શન પરિણામ આવ્યું કેવાય શું કેવાય જેવું લખ્યું તેવું પરિણામ આવે ચિંતા કરવાની જરૂર હોય નહી લખતી વખત ચિંતા કરવાની એવા ચારિત્ર મો છે ક્રમિક માં થઈ ને પછી મોક્ષ માં જવાનું ને કરવું પડશે આવતો રિઝલ્ટ છે શું છે અત્યારે આ પેપર લખી રહ્યું છે અત્યાર પેપર લખાઈ રહ્યું છે અમારી આज्ञाપત્રો છે એ પેપર લખાય છે શું થાય છે જેવી જેવી આज्ञाપત્રો છે પેપર લખાય છે અને એના પરથી માર્ક એનો પરિણામ તમને જેમ આવતી ભાઈ બેસી ગયા નહી એમને એના પ્રશ્ન એવો કરે છે એ તો નિર્ભય જગ્યા છે ફર્સ્ટ ક્લાસથી ગયા છે પછી দাদা એ વખતે તો જગત કલ્યાણ ભાવના હોય તો પછી કલ્યાણ થશે કેમ ફરી માગો છો કેમ નહી કહેતા કાળી ના કરો મો ચારિત્ર મો તમે જ્ઞાતા દ્રષ્ટા મૂળ તમે જ્ઞાતા દ્રષ્ટા વિરચંદ આજ્ઞામાં બધું જુદું જુદું છે જે કસાયો થી જે કઈ વર્તન થાય છે એને ચારિત્ર મો કહેવાય છે કષાયો થી જે વર્તન થાય એને ચારિત્ર મો કહેવાય કષાયો વિના જે વર્તન થાય તેને ચારિત્ર મોવાય આ જેટલું હું કઉ છું ને કસાય ની બહાર એક મિનિટ પણ આ જેટલું વર્તન છે બધું જ કચાયો નું વર્તન છે અમા માણસ કશું વર્તન નથી કસાયો કસાયો એને નચવે છે આમ થી નચે છે આમ થી નચે છે પછી ખરી રીતે ખરી રીતે ચારિત્ર મોહ ભાગ ક્યારે પડે છે દર્શન મોહ જે ઉપસમ થાય તો ચારિત્ર મોહ ભાગ પડે નહીં તો આમ ચારિત્ર મોહ ના આમ જ મોહ કેવાય પણ દર્શન મોહ છૂટું પડ્યું હોય તો ચારિત્ર મોહ જુદું પડે નહી તો બધો મોહજ છે આપડે ચાર્જ ને ડિસ્ચાર્જ પાડી દીધું આપડો દર્શન બો છે આજ્ઞા પણ માફી કરવાનું પણ કે ભાવ હોય કે પાડવી છે ના પડાય તો માફી માંગી લે તમારે છે તે કડી દવા પીવી છે કે અઘરું છે અઘરું લાગે છે બે હંટર મારવાના કયા હોય તો લાગે કે તમને ના ગમતું એવું તમારું આતા લાગે છે ખરા કોઈ કોણ મને દુઃખ થઈ જાય એવું વર્તન થઈ જાય હડા હાથ વાગે ઉઠતો તે ચારિત્રો અને કોઈક પાંચ વાગે ઉઠતો હોય તે ચારિત્ર બોથી એવું પાંચ વાગે તેને કોઈ દાન આપે તે ચારિત્ર મો અને કોઈ ગજવું કાપીને તે આપે નઈ તે વેલુ ઉઠવાના મોત છે મોડ ઉઠવાનો મોત છે બે છે પેલા દોન કરવાના મોહ થાય છે કોઈ પણ પ્રકારના મોહ છે ક્રિયા ની પાસે શું છે એટલે ભ્રાંતિ ભ્રાંતિ દર્શન મો્રાંતિ છે દર્શન મો છે ભ્રાંતિ હોય નઈ અને બોહ દેખાય સાધુઅન્ટ એવું પણ અમારી આજ્ઞા પાસે કામ નીકળી જવું શું રસ્તો કોઈ વખત નીકળતો નથી તમને સમજાયું ચારિત્રો ગજુ ગજુ કાપશે એકલા ને કે તે ચારિત્રમો કેવાય ને નિશ્ચય માં ના આવે તે પેહલા જે બને તેનું ચારિત્ર મોવાય ને નિશ્ચય એટલે પોતે સુધાર્થ છે એવું એને ત્યાર પછી જે બને એ ચારિત્રમો કેવાય ને એવું છે ચારિત્ર મો લીધું છે દાદા પહેલા વિસ્તાર આ કો ઉત્પન્ન થાય અમે કઈ ચારિત્ર મો છે તકે ચારિત્ર મો શાયભાવે નિકાલ કરવાથી મારે તો ઘડવું જ ના પડે એવું મેં જ્ઞાન આપ્યું છે જ્ઞાન તને વળે છે ને હા નહી તું તો ગોઠવું એવી નથી બોલ બાર થોડું જ્ઞાન જળે આ જેટલું વર્તન બધું થઈ રહ્યું છે બધું ચારિત્ર મો આમ બેઠો છું તે ચારિત્રો આમ બેઠા મો હતો નિકાલ કર્યો મને શું કઉ છુ વર્તન મોહ કેવું જેટલું વર્તન થઈ રહ્યું છે એ ચારિત્ર મોહ એમનો પહેલેથી નક્કી થઈ ગયો વાંદરો આવું સમય આવું આવું કુદ છે ને આવું આવું દ્વારા કરશે આવું બધું કરશે પૂછડી ઊંચી કરશે કુદ છે ને કુદ ચારિત્રો બધો નક્કી પકડતા ના કરવું પડે વાંધા નેક અને આપડા રાખવા પડે છે ચારિત્ર બો ની તમે કશું બોલીએ નહીં દર્શન બદલાય જાય કેવું આપણે ગા કરી જુદા પડવા બધા હોત બધા જુદી હોત બધું જાત એમની વિશેષ હોય એમના કાગળ વેચાતા હોય દેચા ભગવાને કહ્યું કે ભૂત થઈ જાવી એટલે ઉપસમ થયેલો હોય તો કે ગયા પછી પણ ઉપસમ થયેલો હોય ને ત્યાંથી દર્શન થયેલો છે કહ્યું છે ને તે ચારિત્ર હોય તો ચારિત્ર કેવાય છે વ્યવહાર ચારિત્રહિત્ર લોકો એક્સેપ્ટ કરે વાત વ્યવહાર ના લોકો કબૂલ કરે આચાર્ય એ સાધુ તરીકે કોઈ ભૂલ કાઢેલા જેવી ના હોય એમનામાં શું તારે એમનો એ ચારિત્ર કેવાય સંસારી લોકો ભૂલ ના કાઢી કાઢે ભગવાને શું કર્યું તેથી સાધુઓનું નામ પાડ્યું ભગવાને શું નામ પાડ્યું છે સાધુ આચાર્ય ત્યાગ કર્યો તો બધું કરતા પણ પેલા ક્રોધમાન માં ગયા પછી ભગવાન શું નામ પાડ્યું વ્યવહાર ચારિત્ર કરે એટલે લૌકિક ચારિત્ર થયું ના લોકો અમને ગમતા માણસો માન્ય કરે છે બધા લોકોને એમ લાગે કે ચારિત્ર બધું ઊંચું છે ક્રોધ માન માં પણ કેવું હોય પોતાને પોતાને નડ્યા કરે તો આપણે અપ્રત્યાખ્યાન વસ્તુમાં આને આપડે ચારિત્ર કહી શકીએ શું કહ્યું સારી રીતે કોને કહેવાય ક્રોધ મારા બહાર કોઈને ખબર ના એટલી દશા હોય એટલું થોર્મલ એટલું આવ્યું હોય નોર્માલિટી ત્યારે એક્સેસ થાય